ભાઈ જે કામ કર્યું હોય ને એ ચાર પ્રકાર નું કામ કરે છે મનુષ્ય જન્મ એક તો પોતે હક નું બધું પોતાનું સુખના ધણી હક નું મકાન હક પૈસા હકની જમીન હકના સાડીઓ બધું પોતાના હક વાપરે તેના ફરી માણુષ પણ આવે અને અણહક નું વાપરે અણહક ખાઈ જવાનું વિચાર કરે તો જાનવર પણ થાય એવું અણહક વારા હોય છે ખરા નથી વધ અમેરિકા ના પૈસા સ્ત્રી પર દ્રષ્ટિ બગાડે હક નહિ પોતાને પોતાના સ્ત્રી જોડે ગમે તે બધે પણ કોકની સ્ત્રી પર દ્રષ્ટિ બગાડે અણક નું કેવાય જાનવર જ થાય પોતાને બિલકુલ કોઈ માણસ છે તે બકરી મારી નાખે તો ભાઈ બકરીને મારી નાખે પણ એના છોકરાઓને કવડાવા માટે તો એ જાનવર માં જાય અને એક માસ બકરી નાખે પણ ખવડાવવા માટેનારું એને શોખ ની ખાતર કે નર્ક માં જાય અને છોકરા ખવડાવવા માટે કરે તો જાનવર માં જાય ને એટલે હેતુ જુએ છે તો કુદરત અને પોતાનું જે સુખ હોય ના હોય દુઃખી હોય તે લોકો ડેબિટ જરૂર જ નથી મારે તો ખાતું નીકળી જાય ક્યાંથી ખાતું નીકળી જાય બેંક મોક્ષ એટલે મોક્ષ એટલે કોઈ પણ પ્રકાર નું નહીં ખરાત માં તને કઈ સાર સમજાય છે હું કઉ છું સમજાય બેન પાંડુરંગ શાસ્ત્રી પાંડુરંગ આઠવલી નો સત્સંગ કરે છે પાંડુરંગ આઠવલી નો સત્સંગ કરે છે સત્સંગ એટલે જે આપડે રોગ કાઢે ને નબળી કાઢે ના ગઈ એ સત્સંગ ને ચિંતા થાય એ સત્સંગ ને કામ નો શું કેટલા પ્રકારના આનંદ હોય છે ભાઈ પૂછે કેટલા પ્રકાર આનંદ હોય છે पड़ू आनंद तो जे दृष्टि फेरफार दर्शन थे गये आनंद है आ बद जगत ગાળા કાઢ્યા કરે અરે એમ પૂછવાનું કે માણસના મગજમાં અમુક ખરાબ વિચારો આવતા હોય એ કેવી રીતે સ્ટોપ કરીએ કે आता हो है। तो के लिए ए थी, मन पर छोड़े कोठी फूटे अहंकार અને બુે છે કે આ શું શું છે આકાર ના થાય વિચાર નથી પોતે તન્મ આકાર થાય ને તે વિચાર નથી વિચરે તો જ વિચાર શું વિચરે તો જ વિચાર હમ હવે ખરાબ વિચાર આવે છે અને મન તો ફિઝિકલ વસ્તુ છે તેની જોડે ચેતન શું કરાય છે મીનિંગલેસ માઇન્ડ ઇઝ કમ્પ્લીટ ફિઝિકલ अहंकार <tune> बुद्धि बुद्धि अहंकार सीवा अहंकार जाए तो बुद्धि जाए कारुद्धि अहंकार बुद्धि जाए कार अहंकार सही सीवा नहीं आधु એટલે સહી જોઈ જાય વિચાર કેવાય વિચાર નિર્વિચાર કેવાય જ્ઞાન આપીચાર કેવાય કારણ કે મન વસ્ત થઈ ગયું ભાઈ અમે જ્ઞાન આપીએ એટલે મન વસ્ત થઈ જાય અને મન વસ્ત થાય એટલે દુનિયા રાજા પાર ના ઉતારે કે શાંતિ જાય રહી બધી કાયમ ચિંતા બિનતા જાય રહી હું એમ કેવા માંગુ છું કે ઘણા માણસો ના એમ કેમ હોય છે કે સારા માણસ જ કોન્ટેક્ટ થાય સારા માણસ કોન્ટેક્ટ ના થાય એવું કેમ કે પોતાની આ સહી થી બધું ભેગું થાય છે પોતે જ નક્કી કરેલું કે આવા માણસો એજ માણસ ભેગા થાય છે બધા ખરાબ ભેગા થાય એને શું ધંધો કરવો નક્કી કરવું જોઈએ સમજી ગયો કે ધંધો માગ્યો તો એવો કે બાર આવી જગ્યામાં હોય મારવા હોય બીજી કોઈ જરૂર નહિ અંદર જીવડા મારવાના ધંધા જીવડું જ નહીં મરે અને પોતે ને એટલે પોતાનું આ પોતાનું પ્રોજેકશન છે કોઈ ભગવાન ભગવાન હાથ ગાડ્યો નથી અમારું બિલકુલ તમારું કરેક્ટ પ્રોજેકશન વાયુમાં જઈને બોલો કે તું ચોર છે વાયુ મને ચોર કે છે તો આપડે સમજી જાય કે આ ઘરની રીત અને આ ઘર વ્યવહાર કેવો છે अपने क्योंकि जीवन बहु ने बो अतृप्त आशाओ रही हो जाता हुआ छता अतृप्त आशा क्या रहती है म रही है कि अपना दी थो छा आशाओ अंतृप्त रही हो वस्तु वस्तु અને એ લોભ એને પછી આપડે નક્કી કરીએ કાયમ માટે રો એટલે લોભ થઈ ગયો લોભ પછી એને પકડે પછી આપડે છૂટું ના છૂટાય એટલે પોતે પોતાની જાળમાં પોતે ફસાય છે સમજ આવે છે એ તો પ્રભુભાઈ સત્સંગ સાંભળે છે પ્રભુભાઈ સત્સંગ સાંભળે છે કોણ આપી પ્રભુભાઈ હ્યુસ્ટન પ્રભુભાઈ હ્યુસ્ટન નથી ભગવાન ને નુકાવે છે ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે અમારું સ્વરૂપ છે ભગવાન હા તમે રિયલાઇઝ કરો સમય ભોતે જ પણ એ ભાગ નથી ત્યાં સુધી આવે છે એ ભાન નથી તો કોકનું વે થઈ ને રહેવું પડે કોઈક ધણી થઈને રહેવું પડે કોક સોયડી થઈને રહેવું પડે કોક બાપ થઈ જવું પડે માં થઈને કંટાળા અને સ્વતંત્ર થયું એ ભગવાન પણ ખુશ થઈ જાય સ્વતંત્ર રાજી છો કોઈ બોસ ને જો તારે બોસ છે એ તારે બધું છે બધું છે દાદા એતો કર્યા કરે કોની ગાડી અને કોણ રેડારડી કરે હું ભાગી ગાડી કોની ભાગી અને રેડાર કોણ કરે અને ગાડી અહીંયા આગળ ભલે એક લાખ ડોલર ની ગાડી હોય પણ અહી ને રેવાની તો જે આપડી જોડે ના આવે એ વસ્તુ આપડી ના હોય એને કરવાની છે આપડી જોડે આવે ને આપડી હોય ને અહી બંગલો તો અંતર રહેવાનું खोटी ममता मुंबई पैसा सारा हात मकान मार पुरो थे ने, हात मार कर हाथ मार्ग तेरे एक काका आम तो हे सत्तर आईश हमने तो आ हाथ मार लेवा એટલે નહી હવે કે છે તમારે પહોંચાડ્યું છે તમે શું કરો છો જોતો રહું તાર મેં એને કહ્યું મેં કહું આ મકાન તો તમને કે છે કે કો તું જઈ કેતો હું જતો રહી ત્યાં કે હું તો જતો રહીશ પડે સી રીતે જતો હસે દેવું થઈ છે હાથમાં પૂરો થતા પહેલા તો કાકા ગયા ખરા ગરબામાં પછી મેં ગિલોડા ને પેટ ફર્યા કરે એ ઘરમાં લાશ ના રહી ગઈ છે જીવંત જીખ તો આ બધી વાત વાસના રહી જાય તો માણસ પાછો આવે ને બધી વાત સાચી હોય છે માણસ વાસના રહી જાય માણસ વાસના રહી જાય અને પાછું આવે એવું સાચી વાત છે પણ વાસના વાળા એટલે શું કે વાસના એની આ ભવ ની હોય તો પૂરી થઈ ને એનું અત્યંત જીવ ગપાઈ જાય તારે ભટકવાનો પ્રયત્ન અવતાર આવે બે વરે બે વરે પ્રીત કે પાંચ વરે શું કયું કે છ મહિના બે મહિના હોય એટલો દંડ હોય છે ને પ્રીત આ ઘર બાળકો આપણું છે બાપ ને જોડે બે કલાક સુધી આવડી આવડી ચપોડે બાપ ને બાપ શું કે એક સારું મોડું ના અધિકારી છોકરો શું અને તે આપડે આધીન છે બધો આખું બગાડે એ આ ગરમી કમઝાત અચ્છા એવી છે એટલી આડે એટલો વાંકો પછી દુખી દુખી દુખી જ હું એમ કેવા માંગુ છું કે મોક્ષ અને સુખ એ બે વસ્તુ છે કે એક જ વસ્તુ છે મોક્ષ અને સુખ એ બે એક જ વસ્તુ છે અસાતા ને દુઃખ કેવાય અને સાતા ને શાંતિ સુખ કેવાય અને મોક્ષ એનો પરમાનંદ જ્યોતિષ રૂપાનંદ કેવાય કે છોડી દેવા દુનિયા છોડી દેવાતી હતી આખું અમરેજ અમેરિકાનું સામ્રાજ્ય છોડી દેવાતી સામ્રાજ્ય દુઃખ સુખ હતું છે એક બહેરી પડે છે તો દુઃખ હોય છે આખું સામ્રાજ હોય કેટલું દુઃખ જેટલા લફરા વધારે એટલું વધારે રાતના સપનાઓ આવે માણસો ને स्वप्न बेदेह कार्यूल तटस्थस्थ थे બે દેહનું છે આ ત્રણ દેહ નું કાર્ય સપનું છે આ ઉઘાડું સપનું બંધ વાક્યનું સપનું બે દેહ કાર્ય બંધ વાક્યનું સપનું અને ત્રણ દેહ કાર્ય ઉઘાડું સપનું આઈ સપનું છે હમ જાગે ત્યાર પછી કોણ છો તક મહેશ એટલે મહેશ તું મહેશ કે તારું નામ તક મારું નામ તક તું કોણ થઈ એ મને ખબર નહિ કાકા એમ કઈ પાવું રૂ જાય બસ ભટાય ભટાઈ ભટાઈ ભટાઈ કયા જ કરે ખવું પીએ એનો દારૂ થાય પાછું એક ફરું પેલું જોખ્યા ચાખ્યા પછી બીજું મસ્તી સારું કપડા વપડા લગતા મળે હોય મકાન સારું મળે જો મસ્તી માં બહુ હારી મળી હોય નોકરો હાર્યા મળે મસ્તી માં ફર્યા કરે પણ એમાંથી જરા કોક દાડો વહુ ની તબિયત બગડી કે મસ્તી ઉતરી જાય હારે મનની મસ્તી બધું ભટકવાનું આ તો મનમાં આગળ છું કઈક છું શું છું મરવાનું નાખી બોલ ને કે હું છું નિરાંતર તૈયાર કરીને તૈયાર રાખશે અને ચાર તે પાણી વગર નો આદુસ્તાન ના છોકરાઓ શું કે છે પછી બાપો હોય મોણી વગર નો નારી છે કલા तो अचीवेंट करता ये थे पपेट है पपेट है बदा तो ए, करे मणस ए भ्रांति आ कर मन दूं शू क्यू मैं तो लख्यु पुस्तक म વર્લ્ડ માં મનુષ્ય માત્ર ભમૈડા હું ફરું છું એટલે તું શું ફરું છે સમજવું પડશે ક્યાં સુધી આવું કપૂર ચલાય ચપ ચલાવી લે ગપૂર ચલાયેલા ગબ ગુણ્યા ગભ એકસુ ચુમારી મૂકીએ જવાબ આપે ડાકર આપે જવાબ આ શરીર માં એક જ રોગ થયો નહી પછી પચ્છાઘાત થઈ ગયો બધા કુમારી ઉમારી ક્યાં હડા અને આપડે જોવા જઈએ ની તાર વાંચમાં પાણી પડે અને પછી આપણને દેખાડે ખરો મેન્ટલ હોસ્પિટલ માં જગત છે આખું ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ અને અમારથી જે મેન્ટલ થાય એ સેકન્ડ મેન્ટલ હોસ્પિટલ ગાડ્યા ગયા છે ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ એમ જાણતું નથી આપડે ગાડ્યા છીએ આવે ત્યારે બધા બધા ઉપદેશકો પપેટશે એટલે હું જોડે જોડે અમે કઉ આ પટેલે પપેટશે શું કરું હું જોઉં છું હું કોણ છું એ જાણીને એને આજ્ઞા પાડીને એમાં કમ્પ્લેટ રહો અને એક પણ ચિંતા થાય તેની જોખમદારી અમારી કોઈ પણ જાત નું દુખાવ જોખમદારી અમારી હિન્દુસ્તાન માં કહે છે કે જો અમારી આજ્ઞા પાસે એની એક ચિંતા થાય મારી બે લાખ રૂપિયા દાવો મળવા વિજ્ઞાન હોય છે આજે થયું છે કોઈ લાખો વર્ષે આવું વિજ્ઞાન હોતું નથી તે ગેર બહરી છોકરો હાથે રહેવું અને આ બનવું એવું હોય છે કે એ તો ત્યાગી નાઈ જવું પડે તો કઈ હજારો વર્ષે એકાદ મળી આવે એકાદ ને તે બધું એમ કપડો નહી લખતા પડી હું એમ કેવા માંગુ છું કે માણસ ને શરીર ના રોગ હોય એ માણસ કેવી રીતે બધું દાન મોક્ષ ને બધું કરીએ છીએ જે માણસ ના શરીર માં રોગ હોય એ માણસ કહ્યું છે ને એમાં નિરોગી કોઈ માણસ એક્સેપશન કે છે હોય આ બે શું છે ને નિરોગી હોય છે નિરોગી હોય થોડો ઓછો વધતો હોય કોઈ આખી જિંદગી રોગને થોડો ઓછો કાર્ય ને લીધે એવું થતું હશે જન્મ ના આ ના ખાવાની ચીજ વિરુદ્ધ ખોરાક ખાય અને તે વિરુદ્ધ ખોરાક ને આમ થાય લાગતો હશે કે આવું કેમ ખાતું એટલે ખુશ જાણું છું તે આ તો પેલા કાર્ય ના ખુ ડાક્ટર ને હાર્ટ ફેલ થતા હોય છે બધા એના પેશન્ટો હતા તે પૈસા દેને કોઈ ડૉક્ટર ક્યાં ક્યાં મળીવી રાખતા છે જતારી મે તો બધાય એમ નમ રે એ બર જતા કે ગસ અલ્યા તું દેતા હાથ પર ઠેકે આ ઇસુ છે ડેડી ફેર નમ તો એમ કોઈ પડતું છે ક્યાં ને આટિંગમાં તો જરા પાંઠો હે ને બાર નીકળતી રડતું ગ્વા પણ કઈ ગયો પછી દુખ્યું દુખ્યું એ તો દુખ્યું નહી ને જ પોસર્યું ના રહેવું પડે મુખમાં જો એટલે પોચ પડે કેવું તને કોઈ પોસરી કરી નથી ને બધું જગત ને હરેક પ્રશ્ન નથી અને ખુલ્લા થાય તો મન ને શું કરવું શું નહિ એનું ડિસિઝન આવે શું કયું એનું છોકરાઓ પેદા કરીએ લગન કરીએ એ બધું પઝલ જ છે ને બધું કરતા નથી થઈ જાય છે થઈ જાય છે પણ એ પઝલ જ છે ને મળે હવે એની છોકરા થઈ જાય છે હવે તેમાં પાછું એક છોકરો મરી જાય પછી રડારો મરે થઈ રહ્યો રડવા ત્યાં કર્યું હતું રડવાનું ભાઈ એની મે થઈ રહ્યો એમાં રડશે ને આડવું ગયું હોય આપડા ખેતર માં અને કોઈ કાઢી નાખ્યું એવું બગડી ગયું આ બધું હડું ગેલું છે હડું ગેલું એટલે મને બધું ઓકે આડો આડો આડો ઓગેલું ખબર નક કામ ઓરે નક કામ ના એટલે આપ આડો આડો ભાઈયા બધું આડો ઇસ પ્રશ્ન આમ લખો આપણે આ બીજી બાજુ જુદો શબ્દ કાકા એના માટે રામાય ના ના એના માટે ખબર નહિ બીજો શબ્દ છે નકામો ગ્યો ને ખેત એ દાદા દાબ કેવાય એ ધાબ ને આટલો મૂર હોય એનો ખોદી ને તો ફૂટે પાછો ફૂટે આપડે જોયા કરવાનું શું થયું છે બે છોડીઓ થઈ ને છોકરો ના થયું તો તેવું જોયા કરવાનું ત્રણ છોકરા થયા છોડી ના થઈ તેવું જોયા કરવાનું એક બે છોકરા થયા ને મરી ગયા તો તેવું જોયા કરવાનું આપડે જોયા કરવાનું આપડે બેદા કહીએ આ કરી ખારી કે એમ તું શું કરું હારી થઈ તા તમે કઈ હતી સુંદર ચાલી રહ્યું છે એવા બધા વિચાર રાખીયે કે જગત ચાલી રહ્યું છે હું કઈ કરતો નથી તો એક જાત નો એટલે આ બધા કરીએ કે આ જગત ચાલી રહ્યું છે હું કઈ કરતો નથી તો કરવાનું ખરું તમે ડ્રામેટિક કરતા છો તમે ડ્રામેટિક ડ્રામારી વસ્તુ હો ડ્રામારી રીત જાણી નાખીએ આપડે ડ્રામા નું છે બધું માલકી પણ ના હોય ટાઈટલ શું કહે બોલવાનું ખરું કે મારી વાઇફ છે આમ છે આ પ્રેમ જોવા જાય તો અમારી પાસે એક લાપસ હોય કે અમે તું અમને અવરું બોલવું તોય થાય તો પ્રેમ રાખી ને આ અવરું બોલવું તો પ્રેમ રાખી અમારો પ્રેમ વધઘટ ના થાય શું કઈ પડે અને તારો પ્રેમ તો ચંદ્રિકા બઉ સારી છે પ્રેમ ના કહેવાય શું કહે આસક્તિવાય જેમ વધઘટ થાય બધી આશક્તિ કેવાય અમારી વધઘટ ના થાય અમારો એવો સરખો જ પ્રેમ અને એનું નામ પ્રેમ ને એ જ પ્રેમ એ ભગવાન છે પરમાત્મા છે કેમ ના મળવું જો મરવાનું ના હોય એક્સટેન્શન મળતું હોય બસ આપે છે ખરા પાર્લામેન્ટમાં આપતા જ છે કેનેડા આપે છે કે બધાને ખવડાય દે સારું લઈ લીધું લોકોનું તેનું આવ્યું નઈ હવે ફરી એ તો બીજ નાખીશ તો ઉખસે નહીં તો બીજ ઉખાઈ જઈશ ને તો ગટર માં જશે દુનિયામાં લોકો આરા કેમ કરે છે પ્રભુને તો આ અમેરિકા ને લૌકિક ભૂખ ની જરૂર નથી લૌકિક સુખ જરૂર નથી કારણ કે એને બહુ પૈસા છે એને કોઈ ભૂખ નથી પૈસા ને આપડા ભૂખ છે अमेरिका बधाक मानसो जी सुखी दस टका सुखी मानिए अपने टका लौकिक सुख कदाच आराधना करता, करता है प्रभु ने याद शा करे कर प्रभु ने याद करने प्रभु मले अपु जीवन भविष्य मरु मानव अमुक दस टका दुनिया मस टका प्रजा तो यू मैं आप देह नार्थक करविए सार्थक मे अपने, अपने के री जवो प्रभु ने, मदद पंचाणु टका स्वतंत्र सुख मे को भटके से मूल मुख्य सुख जो स्वतंत्र सुख एना कोटके आ तो बढ़े બટે મારા વડે બેઠવા આવેલું તદરવાદ સાચી ભૌતિક નિવેડો તો લાવવો પડશે એકમથી બંધાયેલા હોય તો ચૂટવું પડશે જેટલું કોન્ટેક્ટ કરેલો હોય કોન્ટ્રાક્ટ પેપર સહયો થયેલી હોય એમાં ચાલે છે હું તો પેપર સહી છે અને સહી કર્યા પછી ના જાય તો પકડી લઈ જશે ભૌતિક સુખો માટે ભટકે છૂટવા માટે કોણ દે જે ધરાયલો હોય પછી અર્ચન ના હોય તારે દેવાય નહિ તો એમને એમ કઈ હોય અર્થન હોય તો નોકરી કરવી પડે કે તમારે પછી ભૂખ રહી છે હિન્દુસ્તાન વાળા તો કે લોકો બહુ સુખી છે અમેરિકા વાળા આફ્રિકા નો અમેરિકા વાળા બઉ સુખી તટસ્થ નિરીક્ષક હોય કોઈ દુનિયા છે મૂર્ખાની સ્વર્ગ છે મૂર્ખાનું दादा भ्रांति नो मन रूपी घोड़ा अरे विचार रूपी घोड़ा जी आप विचारो अवरनवर परिवर्तन खाए अपना विचारों एक पी एक दौड़े जेना चुना आप शु मानो ના એ વિચારો કે ભ્રાંતિ એ તો મન નો સ્વભાવ છે પણ હું ચતુર્ભાઈ છું કાયમ માટે એ ભ્રાંતિ છે હું ચતુરભાઈ છું મામા ભાદરણ છું પટેલ છું એ બધી ભ્રાંતિ છે વિચારો એક એક ના વિચારો જુદા જુદા બદલાતા જાય અને એ ભ્રાંતિ તરીકે ગણાય કે નઈ એ બધી બદલાય કરે એ તો એનો મન નો સ્વભાવ છે એ મન નો ધર્મ એ ક્યારે નષ્ટ થાય ના એ તો નષ્ટ થઈ જ જાય ના ના લાગે મન નો આવું ધર્મો છે